શ્લોક નંબર 156 ફિફ્ટી સિક્સ મહોત્સવા ભગવ્યા મંદિર શું તૈયાર દેયાની પાત્ર વિપ્રે ન દાન યશસે દદ્યા ન ભયાત નોપકારિણે ન નૃત્ય ગીત શિલેભ્યો ધર્માર્થ નિશ્ચય આવું પાત્ર હોય ને દેવું પાત્ર વ્યતિક્રમ ક્યારે વાંધો નહીં હવે દાન દેનારાનો આશય કેવો હોવો મારો યશ કીર્તિ વધશે એટલા માટે ક્યારેય દાન ના કરવું કોઈના કે કોઈ પ્રકારના ભયથી દાન ના કરવું કોઈએ પોતાના પર ઉપકાર કર્યો લવું એટલે દાન કેવાય નહી એ તો ઉપકાર નો જ થઈ ગયો એટલે દાનમાં ન ગણી લેવો અર્થાત તે ઉપકાર બદલામાં ગણાય જશે દાન નહી લેખાય કેમ દે દાન તો ધર્મ બુદ્ધિ થી દેવું ભગવત પ્રસન્નતા બુદ્ધિ થી દેવું એમ તો ઈ દાન નષ્ટ્રતભ્રષ્ટે વિપ્રેજી રોદી દીય માનમ મયા દુષ્કૃતમ કૃતમ પેલા જેવો શ્લોક છે અલ્પ્રુતા પદાર્થ છે રોદી અન્ન એમ અન્ન એટલે અન્ન જ ખાલી એમ જે વસ્તુ દાનમાં દો એ બિચારી રડે મને આને આને દઈ દીધી પવિત્રતા આંતર બાહ્ય રહી રાખનાર આને મળવાનું મને થયું અને પનારે પડ્યા દાન ને થાય શ્લોક છે પ્રસ્તરે પતિતમ બીજમ દોહનમ ભાંડેમ ભસ્મન્યુતમ દ્રવ્યમ તદવત દાનમ અવું પથ્થરની શિલા પર પડેલું બીજ તૂટેલા વાસુ એવી ઉગે નઈ બળી જાય ને અન્ય પડ્યું ઉનાળા તડકા નહીં પથ્થર ની શિલા પર પડેલું બીજ તૂટેલા વાસણમાં હોમેલું દ્રવ્ય અને અસાધુઓને આપેલું દાનમાં નિષ્ફળ થઈ જાય છે પાત્ર ભૂતો હિયો વિપ્રહ પ્રતિ ગૃહ્ય પ્રતિગ્રહ નો દેવ પાત્ર નો દેવ પાત્રૂતો વિપ્રહ પ્રતિગ્રહિત કદાચ દાન લેનારો પાત્ર ભૂત યોગ્ય જ હોય પણ તે દાન લઈને અપાત્ર માં વિનિયોગ કરતો હોય તો તેને કઈ પણ ના આપવું એનો મિસયુઝ કરતો હોય તો એને કઈ ન આપેનારો પાત્ર હોય અપાત્ર ખવડાવતો હોય તો ન દેવું લેનારો એમાં કઈ વાંધો ન હોય ભીષ્મ પિતાની જેમ એ પોતે તો નકશી શુદ્ધ હતા એમ પણ અપાત્ર રક્ષણ કરે અપાત્ર ને પ્રોત્સાહન આપે તો એને ન દેવું દાન તો જે ઉપયોગ કરે ત્યાંથી ફળ આવે છે એવું આવે છે સંચય કુરુ તેને આને દાન નો દેવું બોલો સચય સચરતે યમત ધર્માોપયુક્ત યો તસ્કરમર્ચએ યર્મા એટલે ભગવાન અર્થે નો વાપરે ધર્મ ને અર્થે ના વાપરે ચારે બાજુ થી દાન લઈને ભેળું કરી રાખે ચારેય બાજુ થી દાન લઈને ભેળું કરી રાખે અને તેનો ધર્મમાં કે પરમાત્માને માટે ઉપયોગ ન કરે તો તે ચોર છે તે ચોરને ક્યારે પૂજવો નહીં તદયાતી શેષમપ્ય નશ્યતી શાસ્ત્ર મર્યાદાનું ધ્યાન નહી રાખીને કુપાત્ર જે દાન કરે છે તે દીધેલું દાન તો જાય છે જે દાન કરે છે તે દીધેલું દાન તો જાય જ છે એટલું જ નહીં પણ દાતા પાસે બાકી વધેલું હોય તેવા કુપાત્ર પણ દા પાસે બીજી વાર દાન જેમ દાન નું ફળ પાત્ર સાપેક્ષ છે व्य विशेष सापेक्षता पन छे। साप पात्र पात्र छे। शुद्धी शुद्धी छे। अर्थात दान द्रव्य पुद्धि विशेषा रखे दान मव्य नु लक्षण भविष्य पुराण में कहू के તમે લઈ જવા જગ્યા થાય દાન ગાડી હોય કરીને લેવી પડે ક્યાં લઈ જવા ને જે પોતાને પ્રિય વસ્તુ હોય અને જે ન્યાય થી મેળવેલી હોય તે ગુણવાન સત્પાત્ર ને જે આપવું તે દાન નું લક્ષણ છે अर्थात साचा अर्थ में दान कहवा भारत इतिहास समुच्चय कहू के विशेष तो महाराज स्वयं न्यायार्जित श्रद्धया विधिवत पात्र दत्स्या विद्यते हे महाराज खास करते न्याय में मेलेलु हो श्रद्धा थी विधि प्रमाण सत्पात्र ने जो दान कर તો તેનું ફળ અપાર અનંત થાય છે પોતાનું વિશુદ્ધ દ્રવ્ય દેવું કેટલું દેવું અને ક્યારે ન દેવું ક્યારે કેટલી બધી ઝીણપટથી લખ્યું છે દાન કર્યું પોતાના કુટુંબ ને અસંતોષ ન થાય વિરોધ ન થાય તે રીતે પત્ની અને દીકરા સિવાયનું સારું દાન આપવું વિરોધ ન થાય એટલે ધર્મ નો કર છે જેમ રાજાનો ટેક્સ છે એમ ધર્મનો ટેક્સ એ દાન નથી આ તો એના સિવાયનું જે દાન આપવું હોય એની પ્રજા કુટુંબ મોટું હોય તો પોતાનું સર્વસ્વ દાનમાં ન આપવું અને પ્રથમ બીજા કોઈને આપવા કહેલી વસ્તુ કે ધન તે પણ દાનમાં ન આપી દેવું એટલે પોતાનું કુટુંબ પીડિત થાય જરૂરિયાત વિના એટલે જરૂરિયાત પૂરતું ન મળે એવું દાન એને ન કરવું પેલા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું કદાચ સમજવું હોય બધાની સંમત હોય તો સંકોચ કરીને આપે તો પીડિત તો આટો એમ કોને કે એ ક્યાંક કહેવત છે ગુજરાતી ઘરના છોકરાનો લોટ નથી એટલે ઘંટી ફેરવે છે દોડીને લોટ બીજાને દઈ દે असंतोष मध्वा स्वादो विषम पश्चात धातु धर्मोन्य भवे घरकुटुंबू અન્યથા દાન આપવું તે છે તો મધુસ્વાદ જેવું તો પણ વિષતુલ્ય બની જાય ઘરમાં બધા થઈ જાય દાન દેવાનું સુખ રે નહીં તેનાથી અતિત વધારાનું હોય તે દાન કરવું પરંતુ તે પણ આપી દઈને પોતાના કુટુંબને ક્લેશયુક્ત ન બનાવી દેવું દાન તો પરંતુ બનાવી દેવું દાન આપવાના નિયમોમાં વ્યાસ મુનિએ ક્યારેક અપવાદ પણ રાખ્યો છે રાખ્યો હોય તેમ તેઓ કહે છે કુટુંબ ક્લેશી બ્રાહ્મણ મહાત્મા દાન આપવું આવું દાનનું વચન તો સં્યાસી અને અતિથિ વિષયક છે મૃતિ દેવ રાજા એ પોતાના કુટુંબને ક્લેશ કરીને આપી દીધે અન્ન માટે આપી દે રાંધેલું અન્ન હોય પોતાના ઘરના સભ્યોને ભૂખી રહેવું પડે ભલે પણ કોઈ સંન્યાસી મહાત્મા આવ્યા હોય ભિક્ષા માગવા બીજી જોડી ભરવા આવ્યા હોય તો એને કેવાનું કડી ખાવા પણ જો અન્ન માગવા જ આવ્યા હોય તો કે દઈ દો આલો આપણે હા દેખાશું એને દઈ દો એમ કે આ વિષય એક છે કુટુંબ ક્લેશ આજીવિકા ક્લેશ નહી અને તે પણ અન્ન ભિક્ષા વિષયક જ છે અર્થાત કુટુંબને ભૂખા રહેવું પડે તો બે અન્ન આપવું અન્ન વિષયક જ આ વચન છે વ્યાસ ભગવાન કીધું કે તો કુટુંબ ક્લેશ થતો હોય તો વાંધો નહીં કુટુંબ ક્લેશ એટલે કે એકાદન ભૂખ્યું રહેવું પડતું હોય તો કઈ વાંધો નહીં અર્ધું અર્ધું ખાઈ લેવું પણ સામાન્ય યાચિતમ ન્યાસ આરધિ દારાંશ તદ્દન અન્વાહિતેપમ સર્વસ્વ ચાન્વયે સતી આપત સ્વપિ દેયા ની નવા વસ્તુની પંડિત એવું ન કરવું આગેવાન હોય તો હવે સંમતિ જો દેવું પડે દેવા જેવું હોય તો હોય સંમતિ લેવાની કે આપડે દેવું કેમ વસ્તુ પોતાની પત્ની પત્ની નું ધન અનવાહિત એકના હાથમાં સોંપેલી વસ્તુને કરધણીને આપજો એમ કહીને તેને આપવા માટેની વસ્તુ તેને અનવાહિત કહેવાય કર્યું હોય તે અને પોતાનો વંશ વારસદાર હોય તો સર્વસ્વ તો સર્વસ્વ આ નવ વસ્તુને આપતકાળમાં પણ બુદ્ધિમાન મનુષ્ય કોઈને આપવી નહીં તે પ્રમાણે જ પરિભુક્ત પોતે વાપરેલી વસ્તુ વસ્ત્રિ વસ્તુ હોય તો પરિભુક્ત પોતે વાપરેલી વસ્ત્રુ પ્રસન્નતા વિના અવજ્ઞા કરીને આપેલી વસ્તુ આવતો નવા એ લે લઈ જા પ્રસન્નતા વિના અવજ્ઞા કરીને આપેલી વસ્તુ પોતાનું કામ કરી શકે કામ ન કરી શકે સામાન્ય પણ કામમાં ન આવે તેવા ઘરડા બળદ હોય કે લઈ જવા મારે વ્યવસ્થા કરવી વાત કરે છે ને કે પુરાણી સામે કરતા પડી હતી પોતાનું કામ ના કરી શકે સામાન્ય પણ કામ માં આવે તેવા ઘરડા બળદ જૂની ગાડી ઘરડા બળદ એટલે જૂની ગાડી કહેવાય હાલે એમનો હોય ટો કરીને લેવી પડી અને સીધી ગેરજમાં બારબાર ભંગારમાં ટો કરવા અપર્યાપ્ત પૂરું ન થાય એવું હોય જમવાનું હોય તો એટલું છે લઈ જવું લઈ જાવ કપડા માગવા આવ્યો તો અર્ધો મીટર છે જેવી નથી માટે તે ન આપવી અને વળી સુવર્ણમ રજતમ તામ્રમ યતિભ્યો ય પ્રયત્તી ન તત્મ અવાપનો તત્રે એવા પરિવર્તે જે મનુષ્ય સંન્યાસીને સોનું ચાંદી કે તાંબુ આપે છે તો તેનું ફળ મળતું નથી પણ ઉલટું અર્થાત અધર્મ પાપ થાય છે દોષ લાગે છે યતિનામ કાંચનમ દત્વા દાતા પી નરકમ વ્રજેત જો સોનાનું દાન કરવામાં આવે તો દાતા પણ નરકમાં પડે છે આવું સ્મૃતિ વચન છે વળી દેવલ મુનિ કહ્યું છે કે દાતાએ ગ્રહસ્થ ને રાંધેલું અન્ન દાનમાં ન આપવું બ્રાહ્મણ ગ્રહસ્થ હોય રા દૂધ દાન લેનારા ને માટે પણ ખાસ ભલામણ દાન ધર્મ માં કહીએ છીએ આપણે ઓલો ભંડારો કર્યો તો ત્યાર પછી બધા પૈસા આપવા પડે એટલે બધા જમાય શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે શિબિરમાં ભંડારો કર્યો એટલે બધા સન્યાસી બોલાવ્યા જમા મને એમ છે કે આ ભાઈ હરિવલભ સ્વામી નહી હોત એવું કરે છે એને દક્ષિણા ગઈ હતી ત્યારે આપણે જમાય બધા પણ એ તો આમ વિશેષ દાન કેવાય દીક્ષા ઓલું નહોત દાન લેનારાને માટે પણ ખાસ ભલામણ દાન ધર્મમાં કરી છે આ પાત્ર પ્રતિગ્રહણ વિપ્રાણા બ્રહ્મ તેજો વિનશ્ય બોલી નું માગ્યું નથી કોઈથી દબાતા નહિ એનું કારણ એ ગમે એવા મોટા હરિભક્તો હોય કોઈ બીજા પુરુષ પ્રતિગ્રહ માં થતા દોષ નું નિવારણ કરી શકે છે દાન લેવાથી બ્રાહ્મણો નું બ્રહ્મ તેજ નષ્ટ થાય છે ગરીબી કુટુંબ દુખી થતું હોય તો બ્રાહ્મણે સજ્જન પાસેથી સારી અનિંદ્ય વસ્તુનું દાન લેવું દાન વ્યાસ મુનિએ કહ્યું છે કે અજીનમ મૃત્યાં મેશી ચોબયતો મુખી કુરુક્ષેત્રે ચૃહ્ણા ન ભૂય પુરુષો ભવે લૌહમતિલાંચ મહીષી તૈલમ તિલ તિલધેનુર મિશ્ચે કોરા સપ્ત પ્રતિગ્રહ પ્રતિગ્રહિતા દાન લેનારો જો કુરુક્ષેત્રમાં મૃગચરમાં મરણ પામેલાને નિમિત્તે આપેલી શૈયા ઉભય ઘેટી દાનમાં લે તો ફરીવાર પુરુષનો જન્મ મળતો નથી કાળા તેલ મીઠું ભેંસ તિલ ગાય અને મણી રત્ન હિરા વગેરે ન ત્રતિકૃ્યારપી પ્રાણ કંઠે આવી જાય આવો આપત્તકાળ પડે તો પણ નદીના ચાલુ પ્રવાહમાં ચાર હાથ જેટલી આગળ જઈને ક્યારે કોઈ પણ જાતનું દાન લેવું નહીં કહ્યું છે કે જેની પાસેથી દાન પ્રતિગ્રહ સુનિચક્રી ધ્વજી વેશ્યા નરાધિપા દુષ્ટા દશગુણમ પૂર્વા પૂર્વાદ એ તે યથાક્રમ પડે એટલે ઘાચી તો એના લુગડા મેલા હોય લુગડા મેલા ન હોય ને એટલે 10-10 સ્મૃતિ નું વચન છે કે ન રા પ્રતિ ગૃહ लुब्धस्ोच्छास्त्रवर्तिन शास्त्रों मर्यादाचार्य विषय में अयाचिता दुत ग्राह्यमपी दुष्कृतकर्मण अन्त्राष पति तेव्य तथा द्विष वगरगे आलू दान राजा तरफ हो લેવ તો પણ લેવું વગર માગે આવી ગયો હોય તો તો લેવ આમ મિતાક્ષરામાં અન્ય સ્મૃતિ વચન કયો છે પાપ કર્મ કરનારા પાસેથી કોઈ વસ્તુ વગર માગે આવે તો લેવું વગર માગે આવે તો લેવું એવ સ્મૃતિ સેવા વાતો યજ્ઞમેલ કે હું છે લોક તમારે આયા છે અન્ય દિશા <coughs> <coughs> નપુસક પતિત અને શત્રુ આટલા પાસેથી વગર માગે દાન આવે તો પણ તે ન લેવું અજાણમાં અથવા આપતકાળ ને થઈને कोई असत्तिग्रह पापरूप दान लायश्चित करव जो प्रायश्चित मयूख में कहूँ जपीता सहसा ससम गोष्ठम पय पीता मुच्यते सत्प्रतिग्रहात् जो कोई असत्तिग्रह पापरूप दान लीध तो एक मस सुधी गौशाला रही पवित्रपण રોજ ગાયત્રી મંત્ર નો હજાર વાર જપ કરવો અને ગાય નું દૂધ પીને રહેવું આમ પ્રાય કરે તો તેર નૃપે ધર્મ શાસ્ત્ર માં શ્રિત પ્રજા સ્વાપુત્ર ધન અને સત્તા બે નજીક નજીકના છે એના ધર્મ જેની પાસે અને પૃથ્વીને વિશે ધર્મ નું સ્થાપન કરવું હવે બે શ્લોકમાં રાજાના ધર્મ કહે છે આ બે છે કળ યુગ સતયુગના છે શાસક છે ધન અને સત્તા એટલે સત્તા નો કરવો હોય તો એને શું કરવું અને ધન નો કરવો હોય તો શું કરવું બે ઐશ્વર્ય જ છે હાર જ છે જો હારો ઉપયોગ કરે તો હારા અને મોળો ઉપયોગ કરે તો મોળા એટલે પોતાના હારા માટે ઉપયોગ કરવો હોય તો ધન છે એ ઐશ્વર્ય છે એ ઝાઝા પાસે હોય સત્તા ઝાઝા પાહે ન હોય એક પાસે અને જેની પાછ જેટલી જેટલી હોય તો એને એનો એટલું ઉપયોગ કરવો એમ અને ધન એ જેની પાછું જેટલું જેટલું હોય તો એનો ઉપયોગ કરવો કેવી હવે બે શ્લોકમાં રાજાના ધર્મ કહે છે એને બધાને યથાયોગ્ય લાગુ પડે ધર્મ રાજાના ધર્મ હોય કુટુંબમાં મોટેરો હોય તો એને એટલી લાગુ પડે એ કુટુંબ રાજા ધર્મ નો મોટેરો કોઈ પણ સમૂહનો રાજ્ય ગાંધી પર અભિષેક પામેલા અમારા આશ્રિત ક્ષત્રિય રાજાઓએ શાસકોએ ધર્મશાસ્ત્ર યાજ્ઞ સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રો કહેલી રાજનીતિને અનુસરીને પોતાની સમગ્ર પ્રજાને પોતાના પુત્રની જેમ પાળવી સાચવવી અને પોતાના દેશમાં રાજ્યમાં પ્રવર્તવોમાં રહેલા લોકોને સારી રીતે શિક્ષિત કરીને ધર્મ મર્યાદામાં સ્થાપવા એ રાજાનો પહેલો ધર્મ છે પૂજા વધારો પાંચ કીધા છે ને રાજાના આ પાંચ માણસ રાજાને યજ્ઞ કર્યા તુલ્ય ફળ થાય છે પ્રજાની આંત ઠરે એટલે રાજાને યજ્ઞ કર્યા છે એટલું થાય એટલે દુષ્ટસ્ય દંડ એ બહુ છે પ્રોબ્લેમ સોલ્વિંગ એ મોટો ધર્મ છે પ્રોબ્લેમ ઊભા કરવા એ રાજાને ઉપલું ખાનું ખાલી છે આગેવાનો એ બધા જાણવાનું છે કેટલા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ આપણે લઈને બેસી જવું અને એના હાર પહેર લેવા ઈ હેલું છે બધા જેટલા હાર હો દંડા રાજાનો પહેલો ધર્મ છે એ પ્રજા રાજપદ માટે રાજપદ સ્થાપના આ પૃથ્વી પર થઈ ભગવાને કરી છે મનુષ્યામ નરેન્દ્રોહમ ભગવાન મારી વિભૂતિ છે ભગવાને રાજપદની સ્થાપના કરી શા માટે કરી લેવા હતું એને બધા સુખી કરવા હતું રાજપદ નું પરમ પ્રયોજન હું શું કેવાય કે શું કેવાય પ્રજાને રક્ષા કરવી પ્રજાની રક્ષા છે એ રાજાનો પરમ ધર્મ કોઈ પણ તમે આગેવાન થયા એટલે અનુયાયી રક્ષા કરવી દુષ્ટ માણસો થકી અધર્મ બધું આવી જાય એટલે એનું કંટ્રોલ હોતે આવી જાય અને એ તમે ન કરી શકો તો એને યોગ્ય નથી બે હોવું ન જોઈએ કરીને બોલે ન કરીએ કે આમાં લખ્યું કે એનો પાપ નો ભાગીદાર થાય દસ્યો થકી પીડાય પ્રજા દુષ્ટ માણસો પ્રજાને પીડે એને પછી પ્રજા વિવસ્ત થઈને પાપ કરે તો પાપનો અર્ધો ભાગ મળે છે ટેસ્ટ ફૂલ પીઝા કરતા બહુ મજા આવે પીઝામાં તો ઘડી જ મજા આવે આ તો ચોવીસ કલાકે ખુમારી ઉતરે ટેસ્ટ ફૂલ હોય છે આ બહુ આગેવાની લેવી ટેસ્ટફુલ હોય કે ભાઈ હોય જમીન ઋષિ તમને ટેસ્ટ આવે છે કઈ હે નથી આવતું કડું કડું લાગે છે આગેવાની લેવી એમાં ટેસ્ટફુલ હોય બહુ એકદમ સરસ મજાની આવે સરસ મજાનો ટેસ્ટ હોય એક ચાખી જાય ઘોયરો મધે હળી જાય એને આરામ ચાહવા લાગી જાય એક વાર કોઈ આમ એલ એ ટિકિટ ભરેવાર આવી ગયો પછી કહે મરવા ટાણે કહે કે હું હજી મરું તાલી મારી ટિકિટ બુક કરાવી દેજો મરી નહી થોડોક જીવી ગયો તો બઉ ટેસ્ટફુલ હોય એટલે ધન પછી સત્તા લખી ધનવાનો ધર્મ પેલા લખી પછી સત્તા લખી રાજ્ય ગાંધી પર અભિષેક પામેલા અમારા આશ્રિત ક્ષત્રિય રાજાઓ શાસકોએ ધર્મ શાસ્ત્ર એટલે પ્રજા ને ઘા થી રક્ષા કરે એમ પ્રજાને કોઈ ઘા મારનારો આવે તો એની રક્ષા રાજા કરે રાજા ઈ ઘાલે રામ રાવણ નું યોજ બઉ ગયો વિભીષણ ને હા લુચો મને ક્ષત્રિયો અને એની એક શક્તિને ઘા માર્યો વિભીષણ ઉપર ગયા મારી જ નાખું બીજું ગાય ને એમ તો ભગવાને બાવળું ધાલીને આમ ફગાવી દીધો અને પોતાની છાતી ઉપર ઘા જઈ ક્ષત્રીય નો ધર્મ છે ને એને રાજાઓ શાસકોએ ધર્મ સ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રોમાં કહેલી રાજનીતિને અનુસરી સમગ્ર પ્રજાને પોતાના પુત્રની જેમ પાળવી સાચવવી અને પોતાના દેશમાં રાજ્યમાં બધે વર્ણાશ્રમ વિહિત સદાચાર રૂપ ધર્મને પ્રવર્તવો આ ધર્મમાં રહેલા લોકોને સારી રીતે શિક્ષિત કરીને ભગવતસિંહજી રાજા હતા તો કેટલા વાર રાજ કર્યું હતું ચુમ્બોતેર વર ચુમ્બોતેર વર રાજ કર્યું ગોંડલ ના 4 વર ના હતા ત્યારે અભિષેક થયો હતો એટલે સીટ કરી રાખે એનાથી મહત્વ નથી એ તો બઉ જરદાર હતા એમ એના રાજમાં વાઇસ આવે તો રેલવે સ્ટેશન થી પાછા વાળા પ્રજાની છે ને મિલકત પ્રજાની છે તારો તને છે નતો વાઇસ રોય આવે તો રેલવે સ્ટેશન થી પાછા જોતું હોય ને બધા રિપોર્ટ રાખે રિપોર્ટ અને લ્યો હાર અને સત્કાર નો કરે પ્રજા વત્સલ રાજા એને કેવાય પ્રજા પ્રજા ને ઓરસપુત્ર ની જેમ પાલન કરે હાઈ ચોર નો રાજા હોય ને એનો દીકરો નથી હોય ને દીકરો થાય તે શ્રીમદ ભાગવત માં કહ્યું છે કે ય ઉદ્ધરે કરમ રાજા પ્રજા ધર્મેશ્વર શિક્ષયન પ્રજા નામ સમતે પ્રજા એ કરેલું પાપ ભોગવવું પડે છે અને તેનું તેજ ઐશ્વર્ય તેમાંથી જતું રહે છે માણસો થી પ્રજાની રક્ષા ન કરીએ કેમે પોતાની પ્રજાને પીળે એટલે એના રાજા માં કોઈ થી તેજ રે તેજ નું નામ જ ક્યાંથી રે એને એટલે ભગમ શાહ જહાતી પોતાનું તેજ થઈ જાય નડો થઈ પડવે રે પીડો કે દસ્યો છે એ ભાગી જાય રઘુવેશ માં આવતું હતું કે નઈ કઈ હું આવતું હતું યત્વ પર શ્રોતો તસ્કરતા રાજ્યમાં કોઈ ઉદાહરણ નતું તો બધાને ખબર કેમ પડતી કે ચોર જેવું પ્રાણી હોય ડિક્સનરીમાં લખાઈ ગયું હતું ચોર એમ ડિક્સનરી વાંચીને બધાને ખબર પડતી હતી કેટલા ચોર શું બધા બીજાના ધન ઉપર થી કોઈ ચોરી કરનારો જ નહીં એવો શબ્દ લખ્યો હતો એટલે બધા પ્રજાને બધા ખબર પડતી ને એટલે એટલે ખબર પડી કે ભાઈ આ ચોર જેવું ક્યાંક પ્રાણી હોય તો એને ભાયો કેમ કોઈ ભાઈડો તો હતો જ નહીં બાપ દાદા ભાડ્યો હતો એને કે ચોર હોય દિલીપ રાજા જો દેશમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે તો તેનું ફળ પણ ત્યાં જ કહ્યું છે યસ રાષ્ટ્ર પુરે ચગવાન યજ્ઞ પુરૂષ ઈજ્ય સ્વન ધર્મેણ જ વર્ણાશ્રમાન્વિતો મહારાજ ભગવાન ભૂતભાવન સંપ્રસિદતિ વિશ્વાત્મા થી નિજ શાશને જેના રાજ્યમાં કે ભગવાન રસ્તે દોરે તો એના શાસન માં ભગવાને પ્રવેશ કર્યો ની શાસન શાસન માં ભગવાન પ્રવેશ કરી અને ભગવાન છે એ ભૂત ભાવન ભગવાન છે એના ઉપર બહુ રાજી થાય છે અને એને તો મારી વિભૂતિ કીધી આજ્ઞા પાલક રાજા ઉપર ભગવાન પ્રસન્ન રહે છે કારણ કે તે સમસ્ત કારણ કે તે સમસ્ત વિશ્વના આત્મા અને સમસ્ત ભૂતોના રક્ષક છે ધર્મનું સ્થાપન તો તે તે દેશકાળને અનુસારે કરવું એમ સમજવું તે વૃદ્ધયાજ્ઞવલ્કીય સ્મૃતિમાં કહ્યું છે કેમિન દેશ યારો વ્યવહાર કુલસ્થિતિ તથૈ પરિપાલ્યોસુ યદાવશમુપાગ રાજા જ્યારે કોઈ દેશને પોતાના વશમાં કબજામાં લે ત્યારે જે દેશમાં જેવો આચાર વ્યવહાર અને કુલ સ્થિતિ હોય તેને અનુસરીને જ તે દેશનું પાલન કરવું રાજા એક ને જીતે તો પેલું શું કરેલું શું કરે રાજાનું કઈ નઈ હાલો ને છાત્રાલયમાં છે એટલે બીજો શાસક આવે તો શું કરે પેલું શું કરે તમે પેલું શું કરો શું સ્કૂલમાં આગલા હોય ને એને પૂરું કરતા હોય પ્રજા પૂરી કરતી હોય ને તો એનો કરવા દસ લઈ જાય ને જો એવું કીધું શું કીધું નાખો હરખું કર્યું હોય તો એને ભાંગી ન નાખવું એને તોડવા માટે પ્રયત્ન ન કરવો પોતાની તાકાત હોય તો નવી એમ કે પ્રણાલી રાખો તમારી પણ એવું તોડી નાખે એવું બધું કોઠારી બદલે જે કર્યું હોય રેવા દે કઈ રહેવા દે એટલે ધર્મ નું સ્થાપન ન કરીએ કે પોતાનું કરીએ કે ધર્મ નું સ્થાપન તો કોણ કરીને અનુસરીને જ તે દેશનું પાલન કરવું કોઈ રાજા એ કઈક હારી પ્રવૃત્તિ કરી હોય તો પાલન કરવું શ્રી કૃષ્ણ ભગવાન એવું કરતા માર્યો શાસ્ત્ર અભ્યાસ છે શાસ્ત્ર ના પારંગતો બધા છે સત્સંગી જીવનમાં એનું રાજ કોને હોય પૂ એનો ભાઈ નાનો હતો એટલે એનો દીકરો તો હતો પણ એનાથી એનો ભાઈ પેલો હતો ને એટલે એને રાજતિલ રાવણ ને માર્યો તો વિભીસન રાજતી ભગવાને એમ ના કહે કે હું થોડાક લઈ લઉં આપણે જેમાં બેંગ્લોર માં ખાનગી અયોધ્યા કરતા ત્યાં તો સારું હતું ફોના નું હતું બધું એવું બધું ના બધા વિભીષણ ને દે તું બાર વગ ને યુવરાજ બનાવી દીધા એટલે હારી વસ્તુ હોય એને એમ રાખે નમાલા માણસો હોય એ ન રાખે નમાલા માણસો તો પ્રજા મળે કેવા જો આવો એટલે નમાલા માણસો આગલા શાસક નું કઈ રાખે નઈ એને ભાંગી તોડી નાખે તો એને નિરાશ થાય એને આબરું જાય જે દેશ માં જેવો આચાર વ્યવહાર અને કુલ સ્થિતિ હોય તેને અનુસરીને જ તે દેશનું પાલન કરવું સામાન્ય રીતે રાજાના રાજાના શાસક અથવા લીડરના લક્ષણ યાજ્ઞ વલ્કીય સ્મૃતિ માં કયા છે યાજ્ઞ વલ્કીય કીધે છે સ્વામી મહારાજની